મારા દાદા થી ઉપર કરતું હોય એટલે હા સારું જોઈ જવું એ જઈએ નથી વાત કરીને બરોબર હું ગેરંટી આપું છું કે છ મહિના માં એકદમ સરસ થઇ જાય બરાબર મહિના બહુ કરેલો આગળ સરકાર દાદા આવું બધું શીખ મળી દીધું હવે જરૂર સુખ છે ભગવાન મુકન માટે બધું બધા પાકી કાઢી હરિભૂમ મનમાં ઘરે ભયામ થઈ જાય હા એટલે અરજી કરે તો મંદિર મંદિર હાખા બીજા એક બરાબર માં જોવા દેખાડું દેખાવ હું જેવું હોય તો અંદર રિલેટિવ લીધું અનતા પેલા બધા બનુ દુના બધા છે બસ બસ કલક છે ડ્રાઇવિંગ બસ કલક છે ડ્રાઇવિંગ આ નક્કે ડાયવટી ઓકે ઓમે મિત્ર ચાહીએ અમાર નામ ચાહીએ જલ્દી જલ્દી કોટિ જોય છો ને બોલે બા કી મારો કામ લાકડે છે મારું કામ લાકડે છે આમ બોલાય ને નટકી બોલાય જાય એવો છે જ મેનેજર છે તમને મળીઓ કે તો બાય ને ના મળે છે તો જાય એયા આપડે એ આપે તું જરૂર નથી ગયું એમ ત્યારે હોય વાત એના બટ એ ફોર ડિગ્રી આખી બોલ દેશે એ આખો જામો ડિગ્રી એ વાત છે એ બે બે રીર હરમાને આ એક જ દીકો કોટ કે આપનાથી કામ હોય જગહ આયે ને તો એ આ જ બોલ તો એ જો એમ સે જામી નહી તો એ જો ધંધો ચાલુ જાગે મારે દેવું બધા થયેલું પડે વિચારો એને जगा रहे हैं जगा रहे हैं ये जगा रहे हैं नागाएं आई मान है जग महात्मा को चाहते हैं भगवान से રૂમના રે તારીખ ઘર વધુ ત્યાં પછી ઘણા જેટલું આપડે दादा ये जमा है क्या नहीं दादा का उनको आना सामने दबा हुआ पूरा दबा हुआ मिल गया ओम कायला यू दे दे क्या नाम है या फिर मैं तो अमेरिका आया था Yala, I can leave my house Vega then alright andisty How choose? ints are there it will after you? It will still And I will talk to you But I will talk about it Because something solemnly When you ask parliament What wants Parliamentary in Paris they will attend devant, Invere hertz. a seat koi boilo koi boilo koi boilo mujhe maarna abhi koi wala nahi aur koi nahi hai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 લાવે તો હા બના ધ ધારણાિં હસિરઈવૂ હૂતાં હાાલાં હાસાં હામારાં હસાં હાં શારણિવાં હાંનિં હાિં હાંજિં Yeah. a situation ma abhi wala pe ran gira aa aaye bola bola ka sab bol jao ha ha bola le મન ને સારું રાખવા શરીર સારું જોઈએ એ દવા તો કરવી જ પડે કે છે મન તો મમતા અને માયા કયું માયા તો સારી જ નથી તો મમતા કઈ રીતે સારી ફરક પડે સાહેબ માયા નથી મમતા છે પોતે આત્માનવું પોતાના પાયા રમાયા આપ તો બસ બસ બસ બસ બસ ને ના આવી જ્યા ત્યાં બસ ગરજણી અમારે તો આપણે રહેતા ને આપણે આ દન ઉતારે ઉતારે એનો ગઢે ગણ્યા ગયો જન તો આ બસ માન સાબો મને ઠાડન ગયો Vai, vai, vai. You guys, are no... You are... The... <laughs> are you...? Now you have your bad anger. Let's <laughs> take that anger. No, you don't scour them again. આપડે તો મસા બાર કભણ હોય તો ફોટો સિસ્ટમ નીકળે તો આ બહુ મત ભૂલી જાય છે નાના દેવ હું પૂરે ના તો મને દેતો સપડ આ વર્ષા પહેલો હા મમતા હિંગ થાય નંબર ભાનુબહેન પૂછે છે કે જે આપણી પ્રકૃતિ છે નવ કલમ ની અંદર સમજાવેલું છે ડિટેલ્સમાં તો તમે જો ગુણાકાર કરશો તો એ વધી જશે તો ભાગવી જોઈએ પ્રકૃતિ ને પ્રકૃતિ જોઈએ તો એ સમજાવો ડિટેલ્સમાં એમ કે એટલે બોલબોલ કરે ભાગ ભાગ તો વધુ થઈ જાય કરે તો લગાવી દઉં એટલે બોલબોલ કરો હું ને એને ભાગ્યા જાઉં લાભ માં પડે દાખલો આપી સમજાવો એમ જે બોલના જે ગુણાકાર થયા છે બોલ બોલ સાહેબ મજા નો પણ એ બહુ અસરકારક છે નૌકાર મંત્ર નવ કલામ તમે શું કરો એટલે બધા એટલે હવે આ બધા કલા છે સરસ્વતી વાંચી છીએ મૂલ વસ્તી ના રી હોય મૂલ વસ્તી ભાઈ સંપૂર્ણ છે એ ના રે બીજું જરૂર કીધું કહ્યું એમાંથી આ બે હું પણ આહવા નાખે બાજુ બરાબર જયારે પૂછે કે માત્ર મૂળ આના માટે છે એ આપડે આપતા વાળી વાંચીએ છીએ क्षणी कहवाई ने प्रत्यक्ष हम बी जनरे फायदा એટલે જ્યાં સુધી આ ગાડા ના પુસ્તકો છે હમણાં એ પણ એની અંદર કોઈ જાતનું થાય ગરવા દે હા બરાબર અમુક કાળજી જ ના હા એટલે એ આ સાથે હા એ સાથે અમને પડતી ને બરાબર અમુક વર્ષ સુધી કામ લાગશે ભોગા ભાઈ તૈયાર કરાવે છે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 બસો ને આપડે ગોઠવણી કરી જાય છે તારા લાંબો સમજવા આપડે બોલું ટાઈમ ના હોય દાખલો બરોબર પણ અમે તકિર કરતા હોય નરમ કરતા તમે જામ અંદર બહુ સરસ ના જે વિચારો આવે કસાય ભાવ ના કપટ ગીતા કસાય ભાવ ના થઈ જાય કસાયો થઈ જાય આ જરા સમજાવો ને મહાવીર ભગવાન ને પચીસો વરસ હવે પૂરા થયા અને મહાવીર ભગવાન પચીસ સાડા ત્રણ વર્ષ નીચા હોય તેવો કાળ આવી ગયો છે આરો શરૂ થયો સાડા ત્રણ વર્ષ કેવું હતું વધ સમજાવે પરિવાર સમજાવતા આ કામ ન એટલું આરો ઠીક છે કે તો આ તો વાતજી કહેવા એ ના પેળવા સંતરા ઓ ઓ ચાલો તો ગયા જે ડાગનો છે રાઉલે હ બરાબર તો ડબલ આ જમો સમય નો ગાવો હોય બેન વચ્ચે સમય નો ગાવો હોય બધું સમય વગર હોય તેરા uh, વાગ્યા so <coughs> કડીએ જ કોણ બરા સમજો તો આવતો ભીતરી કે મેં માયન ભગવાનના વખતનું આપણે અહીંયા વચ્ચેની વાત કરી દીધી તો હા ને પાંચ પા છ વાર દીધી મને ના લઈ જા રે 4 આ પ્રમાણે ખરેખર હોવું જોઈએ ઓજે? પછી સીધું પછી થશે આપડે પોચમાં આમ થઈ જશે એકદમ ઉતરી ગયું ભયંક દુગ ને પામે આ ચડે છે ચડવાનું પચીસ પછી પચીસો ગયા ઘર છે પચીસ હજાર હજાર વર્ષા એ દેખાડે હમદેરી દાદા એવું થયું કે આવું થવાનું આજે એકદમ સ્લો પેલો બદલાઈ ગયો અને પાછું દસમગ્રહ આઈ ગયા વધારે ગુડિયા બૌ મુશ્કેલ મુકા બન્યું નથી બનતી કહ્યું કિમત માં એવું કરી શકે ને મહાત્મા <grymica> <grymica> <grymica> <grymica> <grymica> <Olía>, <Baliana. grymica> <grymica> ये सीधे आप दिखाएगा बनावाएगा दिया आको दबाने वाले के अगर गुआ गया है ये दे एम पर लो बोले नहीं ना कैंसिल मत बोलो भाई ने तक तो लेवा મેં કહ્યું લોકો પાડી નાખે એ લોકો રાજીનામું રાજીનામું રસ્તે આવી ગયા પડી જાય ને પડી ગયા ડાક્ટર કે તમે કઈ કેવું છો દાદા બધે તમે કઈ મોટું બધા મને જોયું છે કે મને બગડતો અનિલાબેન બલની રેગેન્દ્રભાઈ એક મંજો સંજોગમાં દેખાયા દેખાય લે રડવા લાગે આ તો એસે કુડે જતો વાત છે હા વાતોને કોઈ આઈ નહીં ના દાદા ઓકે ના ઊંડા ઉતરવાનો આશર નથી દાદા એ સમજી ગયો એ તો હું જાણું એ આશર હોય ને અગ્નિ હગાવે એનો ભે અને આવજો ને ભાઈ કેમ કેમ કરીને ચોવીસો કલાક નહીં તો બોલ્યા એટલે બાકી સાહેબ આવનાર